ભજ ગોવિંદોવિંદ ગોવિંદોઢમ તે પ્રે ત્રોષ્ણા ગુરુ સદબુદ્ધિ મનસી વિત રોષા યલ્લભે धनागम तृष्णाम कुरु सदबुद्धिम मनसी वितृष्णाम यलभ निज कर्मोपातम विनोदय चित्त शंकराचार्य जी कहे छे के मूढ़ धन भेड़ू करवानी तृष्णा छोड़ी देने सदबुद्धि ने, सद ने धारण कर मनमा मन में वित्रृष्णा एट वैराग्य धारण करेना पातम तारा कर्म ने अना वित्त थी संपत्ति वित थी ए सुविधा थी, थी सगवड़ी वित्तम तेन विनोदय चित्तम तू प्रसन रहे आनंद म रहे વાત તો સાચી છે સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય શંકરાચાર્યજી પોતે અનુભવની વાણી બોલે છે અને અનુભવની વાણી પરમ સત્ય હોય છે મહાપુરુષોને આપણને મનાય નહીં અથવા જીવનમાં વર્તી ન શકાય એ દુઃખનું કારણ ઘણી બધી ચર્ચાઓ થઈ ચુકી છે જે ચાલુ છે એ છે નિજ કર્મ ઉપાતમ વીતમ તેન વિનોદય નિજ કર્મ ઉપાતમ નિજ એટલે પોતાના કર્મ એટલે કર્મ ઉપેતમ એટલે પ્રાપ્ત થાય પોતાના કર્મના પ્રમાણે અનુસારે હે જીવ જે મળે એમાં આનંદ માન કર્મને અનુસારે એટલે બે બાબતો જોવાની છે એમાંની એક વિષય આપણે સાંભળ્યું છે કર્મ એટલે પુરુષાર્થ શ્રમ એને અનુસારે જે મળે એમાં રાજી રેન श्रम केव धर्मपूर्वक नीतिपूर्वको ये श्रम थोड़ा जेटू हक नोष मानो अणहक नीतिन अधर्मन कई न लेखी थव तो भगवान मन राख तोप कारण के कोई चोर होने हरिभजत होने नहीं कारण के रोट ल सदबुद्धि आवा ना दे अपने समझवाज बहार न खाए ने लसन डूग ना खाए पानी सात गर ने गाड़ी ने वपरी हराम न सीधे सीधू खाए तो ये आहार बगड़ियों कहवा आहार बगड़े एट पची भगवान में मन न रहे भजन जो एवं थाय थ समूह में रही ने तो एना शांति नए इति धर्म प्राणिकता ए बध खास जरूर है एक मजा बात एट गौरव मणावदर मे श्रीजी महाराज वक्त ना सत्संग श्रीजी महाराज जरित जीवन चरित्र तेजो तो महाराज अनीति अधर्मन अणहक न कोई पोता चरण में धरे तो आप देलिक होने आपी द एट्ले तो लख्य धर्म ने अर्थेन चोरी न करता है का आपड़े क्या जोई आपड़े तो दान धर्म कर तो त्या मणावर में गजेफर खान नवाब था सत्संग प्रत्ये खूबज भाव श्रीजी महाराज प्रत्येप भाव साधु ने माने मुस्लिम था छता भाव एट्लो बेना पूछ मांगरोल ना वजरुद्दीन नवाब सत्संग रंगे रंगाएला ये रंग मणावदर गजेफर खाने तो जेटना गांधी सत्संगी था श्रीजी महाराज स्वामीनायण संप्रदाय जत्संगी मेहसूल कर माफ बीजा स्वामीनायण सत्संगी ना एक रात पैसा महसूल खाते कर खाते, खाते नहीं सत्संगी साक्षात भगवान ने भजे प्रगट ने भजे आवा सत्संगी क्या बोलो इंदाबाद के भाव से भाव गाम सेवा કે એ વળી શું ટીલું લાયા છે એ ભજન કરે છે ભગવાન ને માને છે તો અમે ભાઈ કોઈને કોઈ ધર્મ ને કોઈને પ્રભુ સ્વરૂપ ને માન્ય છીએ કર માફ કરો અમારો ચીન ના કરો થાય ને સ્વાભાવિક થાય આમાંથી બે પાંચ જણાની એન્ટ્રી ફી રાખી હોય બીજાની ના રાખી હોય તો પછી માથાકૂટ તો થાય ને કે એ વળી શું એ વળી કઈ વાડીનો મૂળો इतले जल्दी तो कोई आम कई बोले नही पी गाम आगे वन होम आगे वन हो, हो बधाए नक्की क्या? ही कर बहुत खोटू थे अतिशय खोटू थे कर माफ करो तो बधाई ना करो लेवा बधाई ना लिव अमे प्रजा छे यजा छो ये स्वामीनायण सत्संगत्र थी एना प्रत्येना भाव हो तो बाधो नहीं आ पक्षपात कराए એટલે મોટા મોટા આગેવાન જે જે પોતપોતાના ધર્મના સમાજના જ્ઞાતિના હતા એવા દસેક જણા ગઝફર ખાન નવાબ ને મળવા આવ્યા ફરિયાદ કરવા જોઈએ કેટલો મુજરો કર્યો શાંતિથી બેઠા આવો બેસો શું બોલો તો કે મહારાજ દુઃખ નહી લગાડતા પણ હવે અમે અમારા સમાજની લાગણી રજૂ કરવા આવ્યા છીએ અમને તો તમે જેમ કરો એમ પણ કચકચ કચ્છ થતું હોય તો અમને થાય કે નવાબ સાહેબ ને કાને વાત નાખી હા હા બોલો એમાં જરાય મુંજાવાનું નહીં મહારાજ તમે સ્વામિનારાયણ સત્સંગીઓને કર માફ કર્યો છે એટલે ગામમાં ઘણો કચવાટ છે કારણ કે બીજી બધી પ્રજા છે જ્ઞાતિઓ છે જુદા જુદા સંપ્રદાયો તો એ બધાને શા માટે કર ભરવાનું તો એમને પણ માફ કરો એટલે ગામમાં કચવાટ મટી જાય તમારા જેટલા ગામડા છે બધે તમે આ કર્યું છે ફારુકાન કહીએ તો મને એવું તો લાગે જ છે કે મેં આ જરા નથી પણ મને ખૂંચે એવું લાગે પણ છતાં મેં કર્યું છે એટલે હવે તો ચાલુ તો રહેશે છતાં શા માટે કર્યું છે એ તો મારે તમને કેમ સમજાવવું પછી તો કે જોશું છતાંય તમારો કરતા સાંજનો પાંચેક વાગ્યાનો સમય થયો એટલે ગઝેફર ખાન કે હવે આપડે થોડું ફરવા જશું હા વાંધો નહી નવરા છો ને નવરા હાઉ નવરા છે ગઝેફર ખાન एक नी ग पचास साठ सौ रूपया रोकड़ा चांदी राेला नौकर पास गली मूटा फेक दीता महाराज आ शु करो छो बस मौज चढ़ी छूटा रूपिया नाखी दिता पचास सौ नाखी दीता पे गफर खान के हम ते अः मरी पे उभा रही जाओ छूपी रीते करेलो शू के सामे पादर गोंदरू चौक गाम ना बार भ्रंट एरिया ત્યાં ગામના બધા છોકરાઓ રમતા હોય ને સાંજના સમયે પાછા ફરે હવે હોય બિનસત્સંગી હોય બીજા સંપ્રદાય ના હોય એ જ ગલી માંથી નીકળે ત્યાં ગર ખાને આ રૂપિયા ફેંકેલા એટલે ગઝેફર ખાન કે હવે તમે અહીં મારી સાથે જો કોઈ બોલતા નહીં સામે છોકરા રમે છે એમાં તમારા ખરા તો હા ખરા હવે તમે જોજે શું થાય છે જેવાય બધા છોકરા નીકળ્યા સત્સંગી ના છોકરા એમાંથી નીકળ્યા રૂપિયા ના રહ્યા પેલા મંડી પીડ્યા એ બધા લઈ લઈને ખીજામાં લઈને ભરવા માં મજા પડી ગઈ ગયા કોના હવે જે ફરિયાદ કરવા એવા નાય માલકુર હતા ગર ખાન કે દેખો દેખો નીચી મુંડી થઈ ગઈ આ ગયા કોણ હતા સ્વામીનારાયણ સત્સંગી છોકરા હતા કપાળમાં ના અડ્યા મારા હાથે લગાડ્યો નહિ તમારા એ મુક્યા તો કે ના કર સુકામ માફ કર્યો એનું આ કારણ છે કે કર સુકામ માફ એ નીતિવાન સંસ્કારો જે સહજાનંદ સામે ધરબ્યા છે એનો પુરસ્કાર છે પાળે એને માફ કરી દો મારે તો નીતિ જોઈએ છે મારા પ્રજાજનોમાં અને એ પાળે બતાવે છે એના નાના છોકરા અણસમજું કેવાય ગભરું કહેવાય એનામાં પણ કેટલું રેડ્યું છે કે પારકું કશું આપણે અડાય નહીં હવે તમારા બાળકોમાં તમારે નથી નાખી શક્યા મતલબ કે તમે શું કરો છો છાતી ફૂલે એવી વાત છે ને પણ આજે એવું નથી અને એ આપણે ગૌરવ આપણે ખંડિત કર્યું છે પણ એ જમાનો હતો તે દિવસે આપણા બાપની આવી આબરૂ હતી ઘણા કચ્છીઓ અમને પેલી વાર અમે નાયરોબી આફ્રિકા બધે ગયેલા ત્યારે કહેતા અહીંયા પચાસ વર્ષ પહેલા આવેલા કપાળમાં તિલક ચાંદલો હોય અમે કોઈ પણ દુકાને જઈએ માલ ખરીદીએ માલ બંડલ બાંધીને હાલતા થઈ જઈએ તો દુકાનદાર અમને કોઈ દિવસ એમ પૂછતો નહોતો તમે પૈસા મૂકો એને ખબર છે કે લઈ જાય છે જરૂર પૈસા આપી જશે લખવાની તો વાત જ નહીં પણ પૂછવાની વાત નહોતી કેમ કહી સત્સંગી છે કપાળમાં તિલક ચાંદલો છે એ લાવે જ આપે જ એમાં કોઈ શંકા નથી આજે સ્વામીજી એવું છે કે પહેલા પૈસા મૂકો પછી માનો એટલે આપણે આગળ જે વાત કરી એમાં બીજાઓએ માઠું લગાડવા જેવું નથી ને આપણા એ જેવું નથી પણ હું એવી વાત કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજ હોય એમાં નીતિ વધે એ સૌ ઈચ્છે છે પણ આપણે ત્યાં એ હતું આજે લેખ લખે અખબારોમાં કોઈ જગ્યાએ તો એવું જરૂર લખે કે ગુજરાતમાં માંસાહાર નથી એવું માનવાને કોઈ કારણ નથી મત્સ્ય ઉદ્યોગ ઘણો છે મોટા ભાગની મછલી ગુજરાતમાં ચવાઈ જાય છે પણ છતાંય જૈન સંપ્રદાય અને સ્વામિનારાયણના જ્યાં જ્યાં સત્સંગીઓ સાધુઓ છે ત્યાં શુદ્ધ શાકાહારી લોકો ધર્મ પાળે છે એ ગુજરાતની મોટી પ્રતિષ્ઠા છે વાત સાચી છે તો એવી નીતિ આ તે બધું પાળવું જરૂરી છે અને એવી રીતે નીતિથી કારણ કે આપણે એ પણ વાત કરેલી ને કે અણહક નું એ હજી રાજી થઈને ઘણી કોઈ આપવું હોય તો એ અણહકનું છે મારા પસીનાનું નથી એટલે હું એને ન લઉં એવી નીતિ શાસ્ત્ર ભગવાન અને સંતો પ્રબોધે છે ભાઈ મારો પસીનો નથી આપણને તો મફત મળતું મૂકવું નથી એ આપે છે ને અત્યારે આપણે આ ઉભા થાવ ને કોઈ એક જણો ખિસ્સા માંથી રૂપિયા નોટ કાઢીને યાર વાપર જા જલસા કહેતો કોણ મૂકી દે ચલો કઈ વાંધો નહીં બે ત્રણ પિક્ચર જોઈ આવશું લો પણ વિચાર આવે પાંચસો રૂપિયા એ મને શું કામ આપે છે મારો હક છે અને હું એનાથી મોજ મજાક કરું મારું શું થવાનું છે અને ક્યાં મજૂરી કરવા જાય મજૂરી કરતા લાગી કેવા હે ભાઈ આ કોદાળી પાવડો લઈને ખોજતા હોય કોઈના ખેતર માં તમારે વાત છે ને પણ છતાંય અમે સાધુ છે તોય વિચાર કરીએ કે ભાઈ અણહક નું વધારે અનિતી ન લેવાય રાજી થઈને કોઈ આપે તો નથી સ્વીકારતા ને કે ભાઈ આપણે જરૂર નથી આપણે કોઈ પણ આપણને આપે છે ને મફત નથી આપતું કઈક આપણામાંથી પુણ્ય લઈ જાય છે આપણો હિસ્સો પડાવે છે સમજી જ રાખો તમે ઓ તોય અમે હોય તોય પેલો વિચાર એ હોય પાંડવોનું રાજ્ય અણહક નું ધૂતરાષ્ટ્ર દુર્યોધન સોય જેટલી જગ્યા ના દઉં એના હક્ક નું કૃષ્ણ માગવા આવ્યા એનું હક્ક નું છે આપી દો ને તોય ના આપ્યું પરિણામ નાશ થઈ ગયો અને બધા ટોકરી વગાડતા ગયા અણહક નું મારી ના હક નું હોય એટલો રહ્યો આ લોકો સુધરે પરલો કઈ સુધરે નહીં આ લોકો બગડે જતે દાડે વળ છેડે અને મૃત્યુ પછી મોક્ષ તો જરૂર બગડે કારણ કે અણહકનું પચાવ્યું છે ને એ કોઈ છૂટ્યો નથી તમે પછી બાઇબલ વાંચો કે મુસ્લિમ ધર્મના તમે કુરાન વાંચો એનો અભ્યાસ કરો અણહકની જ્યાં વાત આવે ત્યાં કોઈના કલ્યાણ થયા નથી એટલે નિજ કર્મો પાતા એટલે પોતાના ધર્મમાં એ પુરુષાર્થથી નીતિથી અને હકથી જે મળે એમાં પૂરો સંતોષ માની અને રે હવે બીજો જે આમ તો મુખ્ય અર્થ આ છે નિજ કર્મો પામ પોતાના કર્મ અનુસારે જે મળે એમાં સંતોષ માનો એટલે તરત જ આપણા મનમાં શું સ્પાર્ક થાય અર્થ પોતાના પ્રારબ્ધ પ્રમાણે ભાગ્ય પ્રમાણે કર્મ પ્રમાણે અને ભાગ્ય પ્રમાણે થઈ भाग्य प्रमाण जे मे एम सतोष में कर्म प्रमाण भाग्य प्रमाण्य आकीकते कर्म ने समझो तो भाग्य आप समझाई जाए <coughs> कारण के कर्म त्रकार एक संचित कर्म बीजु प्रारब्ध कर्म तीजू क्रियमाण कर्मता कर्म प्रमाण सतोष मानो एन अर्थ त्रय कर्मो आए संचित कर्मो शुभ खेती मा अनाज घुआर पाकस मजा कोठार भरी दीद कोठीओ अनाज ने स्टोर करीधु ये संचित संचित ए संग्रह संग्रह करेला जे अनाज ए संचित करेला संग्रह करेला करे कर्मो एना कोठारो भरया जन्म बेड़ करनाज में पैदा थे कोठारो भर अनाज ना संग्रह कर संग्रह अर्थ संचित एम थोड़क लाइने शेर बशेर अनाज लाई अर्धो किलो कि लई ने रसोई बनावी एक प्रारब्ध हमें रसोई बना जमवज पड़े તમે નહી તો બી જાય પણ હકીકત માં પોતે જમવું જ પડે ન જમે જ મરી જાય જમ્યા વગર ચાલે જે રસોઈ થઈ એ પ્રારભે જમ્યા પછી શું બેસી રહેવાના છો વળી પાછો કામ કરશો કઈક એટલે વળી ખેતીમાં કઈક નવું પેદા કરશો જુવાર વાવશો બાજરી વાવ ઘઉં વાવશો ચણા વાવશો કાંઈક વાવશો ને બેઠા રહેશો કાંઈક ખાઈને સુઈ જાય છો લાંબો પગ જેમાં પછી કઈક મહેનત કરવાના મહેનત છે એના સંગ્રહના કોઠાર ભર્યા છે એમાંથી થોડોક કિલો દોઢ કિલો લઈ લીધો એનો આ જન્મનો પ્રારબ્ધ નો પિંડ એમાં આપણું શરીર આવે એ સગા સંબંધીઓ આવે એમાં પત્ની પણ આવે બાળકો પણ આવે પ્રારબ્ધ વગર ભટકાય છે જે કઈ શુભ અશુભ જે એમ ઘટનાઓ ઘટવાની હોય ફળ મળવાના હોય એ બધું પ્રારબ્ધ થયું આ શરીર સાથે એ નક્કી થઈ ગયું એ રસોઈ બની ગઈ હવે એ આપણે ભોગવવાનું જ રહ્યું અને એ પ્રારબ્ધથી જ્યાં મળ્યું છે શરીર સંપત્તિ પરિવાર બધું એનાથી આપણે પ્રતિદિન સવારે ઉઠી અને સાંજે સુઈ જાય ત્યાં સુધી કાંઈક કંઈક નવું કર્મ કરીએ છીએ નવું કર્મ કરીએ છીએ એ ક્રિમાણ કર્મો છે એટલે એ પ્રમાણે ત્રણેય કર્મોને અનુસારે જે મળે ખાલી ભાગ્ય ફળે છે એવું નથી ભાગ્યનો અર્થ શું પૂર્વેક કર્યા એને પૂર્વે તો આ એક ક્ષણ પેલા કર્યા એ પૂર્વ થઈ ગયા હવે એમાં હોય ભયંકર કર્મો તો તાત્કાલિક સ્વાભાવિક છે ને પોલીસ નીકળ્યો ને એને બે લાફા મારી લોવા દે પણ લશ્કર ને બે લાફા માર્યો છોડે એ તો ઉલાડી નાખે એટલે કેવા ભાવથી ને કેવું કર્મ કર્યું છે એ પૂર્વે થયું તો અડધી કલાક પેલા દસ મિનિટ પેલા થયું હોય તો એ પ્રારબ્ધ થઈ ગયું હવે આમાં કોણ ના પાડી શકે એ પ્રારબ્ધ છે તો એના ફળ પ્રમાણે જે મળે એટલે એનો અર્થ એ કે આપણે પેલા ગયા જન્મમાં ભૂલ કરી હોય અરે આ જન્મમાં હમણાં થોડે બાળપણથી માંડીને અત્યાર સુધી જે કઈ ભૂલો કરી હોય તો એના ફળ ભોગવવાના આવે ને એ પ્રમાણે ધંધામાં તમે એક વર્ષ પેલા ભૂલ કરી નાખી પછી હવે આવતા આવતા માર્ચ એ પછી કઈક થાય જ ને તો તમારા કર્મ પ્રમાણે હવે જે મળે એ ભોગવો એમ શું ખોટું કહ્યું એટલે જે પ્રારબ્ધ કર્મ છે એ પ્રારબ્ધ એટલે બહુ પહેલાનું પણ ખરું અને હમણાં ક્ષણ પેલાનું પણ થાય એ પણ પ્રારબ્ધ એ કર્મ પ્રમાણે જે મળે એ ભોગવો અને એમાં જે મળે એમાંથી સંતોષ માનો પણ ઘણા ભાગ્યમાં નથી માનતા એનું કારણ છે કારણ કે ભાગ્ય માંથી શું થયું કે એક આળસ બહુ પેદા થઈ ગઈ કઈ કરવું નહીં હશે ભાગ્યમાં ભાગ્યમાં હશે થશે એમને તબકે બધું એટલે એક બહુ સમાજ એવો નિર્મિત થઈ ગયો કે કરવું નથી એટલે ભાગ્યના માથે દોષ દઈ ઘણા ભજન કરવું ન હોય ન કે ભાગ્યમાં હોય તો થાય હાલો મંદિર હાલો કથામાં હાલો સત્સંગમાં એ ભાગ્યમાં હોય તો થાય તમારા બહુ સારા ભાગ છે ભજન કરવું હોય સત્સંગ કરવો દાન કરવું હોય તો કે ભાગ્યમાં હોય તો થાય એવો એક એવો પણ સમાજ છે પુરુષાર્થ કરવો હોય એમાં ભાગ્યમાં હોય તો થાય ખોટી વાત છે એટલે એવો એક આળસ જે પલાયનવાજ પેદા થઈ ગયો ને એની સામે ચિંતકો અને પછી રોષ છે એટલે ભાગ્ય ભાગ્યને કશું નથી પુરુષાર્થ કરો અને પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હવે આ થોડું સમજવા જેવું છે જે કેવળ ભાગ્યવાદી થઈને પુરુષાર્થને છોડી દે છે એ તો બહુ મોટું ભૂલ કરે છે ઘણું બધું ગુમાવે છે ઘણું બધું આળસુ થઈને પડ્યો રે સારો કારીગર હોય પણ કશું કરે નહીં તો એના ઘરમાં બે પૈસા આવવાના છે એ તો ઘણું બધું ગુમાવે છે આપડે ઘણા એવા જોતા હોય એવી આવડત હોય પણ કામ જ ના બરાબર કરેલું તો કઈ એને મળે નહીં દારિદ્ર જિંદગી કાઢે અને સિન્સર થઈને કામ કરે તો લાખો રૂપિયા કમાય એવી એને કારીગરી હોય અને આળસુ જયારે કયો ત્યારે હશે ભગવાન ધાર્યું છે એમ થાય લ્યો ભાગ્યમાં હશે એમ થાય છે આ બહુ મોટું નુકસાન છે વ્યક્તિગત રીતે પણ હવે જે કેવળ પુરુષાર્થને માને છે એને આમ જોવું તો કોઈ નુકસાન નહીં પુરુષાર્થ હવે ભાગ્ય જ કામ કરતું હોય તો કર્યા જ રાખવાનું છે એને સામ જોવાનું જ નથી કોઈ એમ કહે કે ભાઈ પૃથ્વી છે એ નથી ફરતી અને છતાંય પૃથ્વી ઉપર જીવે અને માને પૃથ્વી નથી ફરતી એને જીવનમાં લોસ શું જાય અને એક જણો આપણે બધા માનીએ છીએ કે પૃથ્વી ફરે છે તો ઘણા એવા આવ્યા કે નથી માનતા પૃથ્વી ફરે છે તો આમ જોવું તેને કઈ નુકસાન નથી બીજી દ્રષ્ટિએ ઘણું બધું લોસ છે કોને કે જે ભાગ્યને નથી માનતા એક વસ્તુ એવી થાય છે કઈ ભાગ્ય કર્મ તો કર્મના ફળને નથી માનતા કર્મ ફળ પાકે પછી ભોગવાન આવે એવું એ માનતા નથી એટલે શું થાય કે નીતિ અનિતિ જુએ નહી પુરુષાર્થ પુરુષાર્થ કરો ને ભાઈ પછી એ માનતા નથી પછી કર્મો પાકે ભોગવવા પડે ને આવું બધું થાય એ માનતા નથી બહુ મોટો લોસ કારણ કે એ કર્મો મટવાના નથી એટલે એને નુકસાન છે ને બીજું જીવનમાં ઊંચા નીચા ભાવ આવે ઊંચા નીચા ભાવ આવે ત્યારે આશ્વાસન માટે શું ત્યારે આ એક ભાગ્ય છે એ આશ્વાસન છે મોટું કોઈના અમુક વસ્તુ ખોવાઈ જાય હશે ભાગ્યમાં નહીં હોય હળવો થઈ જાય છે ને હશે ભાગ્યમાં નહી હોય જાઓ બીજું શું નિરાય તો જાય એટલે આ એક ફાયદો મોટો છે કે કર્મ સિદ્ધાંત એ જ આસ્તિકતા છે જેવા કરો એવા ભોગવવા પણ આમ જુઓ તો બંને હકીકતમાં જોડ છે આપણા જીવનમાં તમે બહુ સૂક્ષ્મ રીતે વિચારો તો ભાગ્ય પણ કઈક કામ કરે છે અને પુરુષાર્થ પણ કામ કરે છે આપણે કેવળ ભાગ્યનું બંડલ નથી કે જેટલું લખ્યું છે એટલું જ થાય છે નબળું પણ કરી શકો બહુ નડનારું ભાગ્ય હોય તો એને તમે એવા પુરુષાર્થથી એવા સત્કર્મોથી એવા અનુષ્ઠાનોથી બદલી શકો છો એ બધું પુરુષાર્થ કરી શકે છે માટે પુરુષાર્થ અને ભાગ્ય બંનેનો જોડ જીવન છે એકલાથી નથી થતું હંમેશા સરસ મજાની વાત છે આ બે ની ચર્ચા ચડશે પછી એક એ વટે ચડી ગયા તો આપણે એનો અનુભવ કરવો તો એમાં ગામમાં હસન મિયા કરીને મુસલમાન સાવ દરિદ્ર બે પૈસા માણ ભેળાય ન થાય અને પુરુષાર્થમાં માનનારો અસનમિયા તમે ગરીબ છો લ્યો કઈક કરો દીધા બસો રૂપિયા એક પાઘડીમાં જાળવીને ભરીને એવી રીતે પાઘડી બાંધી દીધી ભા ખુદા મેર કરી ચાલ્યા જાય છે મનમાં સપનાઓ રમાડતા જાય છે એમાં શેરીમાંથી આમાં સામે બે ભેંસો બાજતી આવી અને મિયા ફસાયો એવી રમખાણ કરી ભેંસો ભાગી ગઈ પાઘડી કોક લઈ ગયો અરે રૂપિયા મિયા માથું કંજુલે કે બસો દીધા પણ કઈ કામમાં આવ્યા નહીં પેલા એની પાસે છે રડ્યા કે ભાઈ આવું થઈ ગયું હશે અને બીજા બસો દીધા લ્યો કરો પણ પુરુષાર્થ છે જ મહાન છે ભાગ્યવાળો તો એ કે તું કરે જ રાખે એના નસીબમાં નહીં હોય કાંઈ નથી થવાનું હોળી બસો આપ્યા હવે તો જીવની જેમ લઈ જાય ઘરે જઈ અને એક નાના વાસણમાં ભરી અને મૂકી દીધા કે ચોર કોઈ ન લઈ જાય એટલા માટે ભંગાર જેવી વસ્તુ હોય ને એની નીચે સંગરી ઉપર ભંગાર જેવી વસ્તુ બધી મૂકી દીધી અને રાત્રે ચોર ન લઈ જાય અને બીજો કોઈ ના લઈ જાય એમ કરીને પછી ગામમાં શું કરું ધંધો શું કરું એ તપાસ કરવા નીકળી પડ્યા એમાં ઘરે ભંગાર આવ્યો એના ઘરના ભંગારમાં પેલું આપી દીધું આ તો સાવ લુટાઈ ગયો આમ કેમ થાય છે પછી પેલા એ કીધું જો હવે છે ને હું એને નસીબ ઉઘડાવું છું તમે જોજો એટલે એને કશું આપ્યું નહીં એક નાનો લોખંડ ટુકડો આપ્યો લ્યો હસન મૈયા તમારો નસીબ ખુલતો હશે ને તો આ ટુકડા માંથી એ લોકો શું દૂર થાય બસો ચારસો રૂપિયા આપ્યા તો ના થયા તો કે નસીબદારી બલીહારી છે ભાઈ તને જોવો લોખંડ ટુકડો આપ્યો પોતાને કોસતો કોસતો એટલે ઠપકો આપતો એ આવ્યો ઘરે આવી ટુકડો મૂક્યો મારવાની લોંડના ટુકડાની ટુકડો મળે એટલે ભંગાર કાઢ્યો છે જો કઈ ભંગાર જેવી ચીજ હોય તો એટલે કીધું મિયા કે લોખંડ ટુકડો છે તો કે છે બાપા આવ્યો છે લઈ જાઓ તો શું એનું શું લેવાનું હોય મફત લઈ જાઓ લઈ ગયા જાળી બનાવી બીજે માછલી પકડવા ગયા ઘણી માછલી પકડા તો પહેલા ને એમ થઈ ગયું કે ટુકડા થી થયો ને એટલે મોટી સરસ મજાની માછલી લઈને મિયા ને ભેટ આપી મિયા તો બધું ખાતા જોઈ માછલી કાપી એના પેટમાંથી લાખો નો કિંમતી હીરો નીકળ્યો અને રાતોરાત મિયા લખપતિ થઈ ગયા બે મિત્રો એ પેલા કીધું કે તે ખરેખર પેલા રૂપિયા રાખ્યા છે એમાંથી આ થયું ને અમને કીધું તો ઉપાડી ગયા પણ ખરેખર તે સંઘ્યા હોવા જોઈએ પેલો કે ના પેલો કે ભાઈ આ મારાથી થયું પેલો કે ભાઈ મારાથી થયું મિયા કે ભાઈ આમ જુઓ હકીકતમાં બે થી થયું છે લોખંડનો ટુકડો આપવાના નહોતા અને લોખંડનો ટુકડો આપ્યો ન હોત તો મારું કિસ્મત ખુલવાનું નહોતું એટલે બેક જીવનમાં કામ કરે છે પુરુષાર્થ પણ કરે છે અને પ્રારબ્ધ પણ કરે છે બે ની જોડ છે બઉ સરસ માનું બ્રાહ્મણ એ ગ્રંથોમાં લખ્યું છે બ્રાહ્મણ ગ્રંથમાં મને બહુ ગમ્યું વૈદિક વાત છે ઋષિઓનું ચિંતન છે તમે જો ભગવાન રામચંદ્રજી પણ જયારે ભરતજી બહુ વિલાપ કરવા માંડ્યા ત્યારે રામચંદ્રજી રામાયણમાં બોલ્યા છે તુલસીદાસજી લખે છે સુનુ હું ભરત ભાવિ પ્રબલ બિલખી કહે રઘુનાથ સાંભળજો આ સંત લખે છે તુલસીદાસજી सुनहु भरत हूं प्रबल भ कहे अक राम के छे बिल कहे रघुनाथ हानि लाभ जीवन मरण जस अबजस विधि हाथ अने अपने जूनागढ़ नरसिंह मेहता सीधू साधुज कहे जे हना भाग्या भाग्य मे समय लख्यु तेहते सीधी कड़ी केवी उतारी जोत खरा जेहना भाग्यमा जे में जे तेहने समय जे लख्य तेहते छे काम छो करे पुरुषार्थ पे उपनिषद में ये तो बहुत अद्भुत आस्ते भग आशीन से ऊर्धव तिष्ठती श्ते निष्पज्य मन से निपज्य मन से चराती चरत भग अर्थ शु के बेठोरिये भाग्य बेसी छे जो जुठोरिये भाग्य बेसी रहे पलाठी वाले उभो थ सू जाए तो भाग्य छे पर जो चाल माडे तो भाग्य चाल मैं चराती भगवत चरती चराती चरत भगव चाल चालता चा એટલે ભાગ્યને ચલાવવા માટે પણ આપણે પુરુષાર્થ કરવો જોઈએ સીધું સાધું એવું છે ઘણી એવું છે પુરુષાર્થ આપણને ભાગ્ય સુધી લઈ જાય ભાગ્ય આપણને પુરુષાર્થ સુધી લઈ જાય છે હવે શું છે એ તો ખબર નથી ને બસ પુરુષાર્થ કરો અને જયારે કઈ ધક્કો લાગે ત્યારે હશે ભાગ્યમાં નહીં હોય બાકી મેનત તંતોડ ફો આ સીધી સાધી વાત છે પણ એક વાત એવી છે નસીબ ખુલતું હશે आ याद रखी बात नसीब खुलत तो खोटू कर सो जेटू तो ये मधुकोड़ा नु नसीब खुलतु हो तो मूपिया गणवा माटे चार चार मशीनों राखवा पड़े जयरे नसीब पलटाए तरह एटलू ए जाए ભાગ્ય છે ને આ તમારે કેવો પુરુષાર્થ કરવો એ વિવેક ઉપર આધાર છે ભાગ્ય ખુલી ગયો દરવાજો ખુલી ગયો અહીંયા બધું પડ્યું છે હવે દરવાજો ખુલી ગયો પછી વિવેક કેમ રાખવો કેવો પુરુષાર્થ કરવો ભાગ્ય ખુલે છે પુરુષાર્થ કરો તો અઢળક મળે નસીબ રીસાઈ જાય ને પુરુષાર્થ કરો ખોટું કરો ખોટું કરો તોય તમે વધારે ને વધારે ફસાતા જાઓ सत्य पुरुषार्थ ने जाड़ी रखो तो भाग्य पथ आपे पुरुषार्थ पे मे हसे भाग्य हलवा भगवान भक्त हमें मजा छे। ये भाग्य मा एक रीते मनता मानता बहुत मीठू कारण हसे ये ये समझे भाग्य म तो हो सारू ना हो परंतु અમારા ભગવાનની ઈચ્છા એ જ અમારું પ્રારબ્ધ બસ મારા ઠાકોરની મરજી શ્રીજી મહારાજે વચના વ્રત માં કહ્યું છે ભગવાનને શરણે થયા આશ્રિત થયા પછી ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ જેને ભગવાનનો આશરો નથી એને જે સુખ દુઃખ આવે છે એ તો એના કર્મે કરીને આવે છે ભગવાનના વર્તનને જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તો કઈ ભગવાનની આજ્ઞા લોપે કરીને અથવા તો ભગવાન પોતે એની ધીરજ જોવા માટે દુઃખને પ્રેરે છે भगवान भक्त मानता नहीं भगवान इच्छा ये बहुत मीठी बात है घनी भाग्य मैंने खरो भक्त दुर्भाग्य मैने तक पचास साठ लाख रूपया मिली जाए तो भाग्य मानो भाग्यज मैं त्या सुधी भक्त नहीं भक्त जुदी है भक्त एने दुर्भाग्य मैने તમને કરોડો મળી જાય એટલે તમે એમ કે બહુ ભાગ્ય સદભાગ્ય છે વિભીષણ મહારાજ ને રાવણે કાઢી મૂક્યું છાતીમાં લાત મારી દઈને કાઢ્યો બહુ મોટું અપમાન કહેવાય આ તો મોટો મંત્રી અને વિભીષણ ને ત્યાગ નથી કર્યો રાવણે વિભીષણ ત્યાગ કર્યો છે કે તું ચાલો જા તને બહુ એ તપસ્વી પ્રત્યે બહુ મીઠા ભાવ હોય તો જા એની પાસે રે ને એને બધું નીતિનું શિક્ષણ આપે સલાહ આપે મને રેવા દે એની પાસે જા એમ કરીને લાત મારીને વિભીષણને કાઢી મૂક્યો પણ કોઈએ બહુ સરસ આ હકીકત હસ્યો ગળે ઉતરી જાય એવી વાત છે એક રાવણ તમે મૂર્ખ માનો છો કે બધા ભેદ જાણતો હોય એ વિભૂષણને કાઢી મૂકે મંત્રી છે અને પાછું એને ક્યાં જાવું એ બતાવ્યું તું રામ પાસે ભીઓ જા રામ પાસે હવે જે બધો લંકાનો બધો જ ખજાનો જાણે છે બધી ભેદભરમ જાણે છે એને દુશ્મન પાસે મોકલે છે સમજીને મોકલે છે રાવણ મનમાં ખબર પાકી છે આમાં હવે રામ આવ્યા પછી કાંઈ બચવાનું નથી હું મરવાનું બધું લંકા ખેદાન મેદાન થઈ જશે અને રામ જીતી જશે વિભીષણ મારી પડખી રહેશે એને ગુહી નાખશે તો અહીંયા કોણ અને રામ પછી કાંઈ અંગદને કાંઈ બીજાને ત્રીજાને લંકાની ગાદી સોંપે એના કરતા વિભીષણ એક ભાઈ હોય તો પાછો લંકાનો ગાદી મારો જ ભાઈ આવે મારો જ ખરો એટલે સલામત મૂકી દીધો તું ત્યાં ભ્યો અને તું બેઠો તો તને જ દેવાનો છે અને આખરે મારો ભાઈ મારો આ ઝીણો એક તો આવી બેસી જાય છે ગાદીએ નહીં તરફ અંગત ને બેસાડી દે સુગરી કે તું બે જગ્યાએ હેરફેર કરી પુસ્પક વિમાન માં હવે એ કોઈને દઈ દેવી લંકા એના કારણે આપડો પોતાનો ભાઈ શું ખોટો એટલે બઉ ગણતરી પૂર્વક પાવણે વિભીષણ ને કાઢી મૂક્યા ગળે ઉતરે એવી વાત છે કે બુદ્ધિ તો ખોપડું હતું આ વાત છે ને બઉ સરસ રીતે કવિ કાગ બાપુએ મૂકી રાવણ મર્યો અને માથું કપાયું એટલે રામે તરત લક્ષ્મણ કીધું લક્ષ્મણ દોડ રાજનીતિ શું કેવાય જાણવું હોય ને તું રાવણ પાસે શીખી લે બહુ ઉપયોગી થશે એટલે લક્ષ્મણ દોડ્યા મરતા મરતા રાવણ પાસે ભાઈ તમે રાજનીતિ પ્રખર છો તો મને મરતા મરતા કઈ સારી વાત તો રાજનીતિની શિક્ષા કરતો રાજનીતિ ની બીજી શું કહેવાય વિભીષણ મોકલો એજ મોટી રાજનીતિ लक्ष्मण चक्कर खाई गया आम तो मतलब गादी देवी पड़ स हाथ मैं नहीं बात <laughs> गड़े उतरे के बात ये विभीषण रामजी पास रहा पी लंका विजय थो लंका गादी विभीषण राजतिलक थ विभीषण आंख मे अश्वरी धार थी गई બધા ભાગ્ય માને છે ને વિભીષણ પોક મૂકીને રેડિયો રામના ચરણમાં મહારાજ આજ મારા ભાગ્ય ફૂટી ગયા શું થયું શું મહારાજ આ સંપત્તિથી જુદો કરી દીધો હું તમારી વેળો રહેતો હતો તમારું દર્શન કરતો હતો તમારી સેવા કરતો હતો તમને વનફળ જમાડતો હતો ચરણ ચંપી કરતો હતો તમારી બાજુમાં સુઈ રહેતો હતો મહારાજ કેવી સેવા કેવો સત્સંગ કેવું સુખ હવે હું અહીંયા અને તમે ત્યાં મને આ સંપત્તિ એ તમારો વિયોગ કરાયો છે માટે મારા દુર્ભાગ્ય છે વાત સાચી છે જેમ જેમ પૈસો આવે છે માળા ઓછી થાય છે થાય છે દેવ દર્શન અવાય છે સભામાં આવવા હોય તો આવું હોય તો સમય ન હોય કઈક ને કઈક મીટીંગો હાલતી હોય શું કરે સવાર માં ત્યાં ફોન ચાલુ થઈ જાય આ માલ ક્યાં નાખો ને ક્યાં નાખો આ કેમ કરું નાનું શું કરું ના રેડ પડી ના પૂજામાં શું કરે આમાં માળા માળા થાય પણ હા હલો હલો એને હવેક નઈ એક તો એમાં ધક્કા ધૂ થયેલું એટલે ઘરમાં આવે ચાય બનાવીને હવે તું જોઈ જલ્દી શું કરું ઠાકોરજી થાય નઈ પૂજા થાય સરખું ભજન ન થાય ધ્યાન ના થાય કઈ ના થાય એમાં પરમ ભાગ્યશાળી હોય એને લાખો ની સંપત્તિ હોય તોય એ બધા શિવલાલ શેઠ બોટાદ એ ભજન કરે હું જયારે ભજનમાં બેસું પૂજામાં બેસું ધ્યાનમાં બેસું ત્યારે બધું સોળગાવીને બેસું આગું કરીને બેસી જાય એવા પરમ ભાગ્યશાળી હોય તો નહીતર તો સંપત્તિ તો ભલ ભલા ભૂલા પાડે એવું જ છે ગોપાળાના સામે પાસે વડતાલમાં અહીંયા ગરીબગત સામે પગ બેસી માં નથી હોતી પણ ટૂંકમાં બહુ દુખી અંખું મેળવવા કારણ કે શ્રાવણ ભાદરવ વરસવા મીઠું ઉપમા તો કવિઓ લાવે ઓછા શ્રાવણ ભાદર શ્રાવણ ને ભાદરવો બે એ ક્યારે વરસે કવિઓ છૂટ હોય એટલે રડવા માંડ્યો એટલે સામી કે રે રે રે તને શું દુઃખ છે દયાળુ સંત છે એટલે કે દારિદ્રતા છે દયા કરો તો સારું થાય સામી કે સા તારે કેટલા જોઈ બોલ ને બોલો આપણે ત્યાં ભાઈ એવા સંતો થયા છે કે જે દેવતાઓની ખુમારી હતી ને એ તો આપણા સંતોમાં સેજે શ્વાસ હતી આ તપ કરે એટલે શિવજી રાજી થઈ જાય ગણપતિ રાજી થઈ જાય બ્રહ્માજી રાજી થઈ જાય શું કે માઘ માઘ તારે જોઈ માગી લે એમ કે ભગવાન વિષ્ણુ રાજી થઈ જાય માઘ તારે જોયે માગી લે બ્રહ્માજી શિવજી રાજી થાય માઘ તારે જોયે માગી લે આપણે ત્યાં એવા એવા સંતો થયા છે ખુલ્લે હાથે માઘ તારે જોઈ માગી લે બાલમુકુદાસ સ્વામી ગોપાલનંદ સ્વામી ગુણાતી સ્વામી મહાનુભવાનંદ આત્માનંદ સ્વામી ભાયાત્માનંદ સ્વામી સુખદાતા આનંદ સામી નિર્દોષ આનંદ સામે શું બોલ આવા ક્યાંય પ્રસંગો સાંભળ્યા ખુલ્લે આમ તો દેવતાઓ બોલતા આપણે સંતો બોલતા માગી લે જોઈએ માગી લે ગોપાલનંદ સ્વામી કે તારે કેટલા જોઈ છે બોલ ને મા બાપ દસ હજાર હોય ને એ જ માને બસો વર્ષ પેલા દસ હજાર એટલે રૂપિયા હોય તો બહુ કહેવાય દસ હજારનો આંકડો પૂછ્યો એટલે દસ હોય ને સ્વામી તો ભયો ભયો સ્વામી કે જો દસ થી પછી એક રૂપિયો વધશે નહીં તો સ્વામી એમ કરો લાખ રાખો સ્વામી કે લાખ દઉં પર લાખ થી એક રૂપિયો પછી વધશે ને સ્વામી એમ કરો ને દસ લાખ નો સંકલ્પ કરી નાખો સ્વામી કે દસ લાખ આવે તું માળા કરી બરાબર છે તો માળા થાય છે નથી દેવા એકે રૂપિયો જા કાઢી મૂક્યો એટલે દસ એમાં દસ લાખે પોચો તને દસ લાખ દઉં તો પૂરું ન થાય તારી વાસના તૃષ્ણા જ એટલી છે તું માળા કરવા નબરો ન થાય તો ભગવાન ભૂલાવાનો ધંધો હું નથી કર્યો હું તો સ્વામીનારાયણ ભગવાન નું ઓળખાવા આવ્યો છું હું તો પૈસો આપીને ભગવાન ભૂલાવું તું માળા કરે જ નથી નહીં તો સંતોષ હોય તો એમ ન બોલે બસ થઈ ગયું સ્વામી દસ બસ થઈ ગયું બહુ થઈ ગયું એ માળા કરે શું દસ બહુ થઈ ગયો સ્વામી જિંદગી ખાય તો ઘૂટે નહીં બીજી પેઢીએ ખાય તો ઘૂટે નહીં પછી શું જોઈએ તો આતગે અરે એમની તો શું વાત કરવાની વડતાલ ની અંદર બે ત્રણ બ્રાહ્મણો સ્વામી પાસે પાટલિયા અને ભળે ગોપાળાના સ્વામી પાસે ગામમાં ભિક્ષા માગી રી તો એક વાર બધા બ્રાહ્મણો ચાર પાંચ જણા હતા પછી મોઢા આવડા થઈ ગયા છે સ્વામી કેમ છો સ્વામી ભૂખ્યા ભિક્ષા મળતી નથી પૂરતી એમ લોટ મળે થોડો હા શેમાં રાખો માટલી સારું એ છે ને માટલી તમે જમીનમાં ખાડો કરીને દાટી દીધો મોઢું ખાલી બહાર રાખ એના ઉપર કાચલી કે વાટકી રાખવાની લોટ જેટલો જોઈ ને એટલો કાઢી રાખજો ભિક્ષા નહી માગવા જવાનું દળેલો લોટ હવે અમે ક્યાંથી આવતો છે ઘઉં નો જુવારનો બાજરાનો ખોરો થઈ જાય કે નહીં આખું વરસ એમાંથી કાઢી જ રાખ્યો ને કાઢી જ રાખ્યો લોટ ખૂટે જ આવતો કેમ છે હવે એમાં એક માતર ગામડ ગામના હતાદી નાખી ખોદી નાખી લોટ ખૂટી ગયો એને નો ખોદ્યો તો હજી પણ પાછું આવું થાય જ હો કોઈ ને કોઈ આવે એ કાઢી જ નાખે એટલે જેને ભાગ્ય સમાજ સમજે છે એને ભગવાન ભક્ત દુર્ભાગ્ય સમજે છે કારણ કે ભગવાન ભૂલાવે છે જો ભગવાન ન ભૂલતા હો વધારે સંપત્તિથી સત્સંગની ભગવાનની ગરીબોની દુખિયાઓની જો સેવા કરતા હો તો એ પરમ ભાગ્ય છે પણ માળા ભૂલીને ધ્યાન ભૂલીને માનસી ભૂલી ને નહીં તો પરમ સદભાગ્ય છે ભગવાનના કામમાં આવે છે નહીં તો દુર્ભાગ્ય છે પણ ભગવાન ભક્ત છે ये तो भगवान इच्छा ए जो प्रारब्ध मे तो भगवान इच्छा जाए तो मे तो भगवान इच्छा अपने कही जाए तो नहीं कहता जाए तो भगवान इच्छा कठन से अपने अर्धुज बोलीये छे, छे। तो भगवान इच्छा सारे यृपा व्यू जाए तो कृपा नहीं यता जाए तो ये मां तो खरी बात भगवान ना भक्त है ये प्रारब्ध ने आग नहीं करता भगवान इच्छा अरबस्थान राबिया थे लीरा देवी भक्ति खुदा बंदगी म रहे ना झूपड़ी एक पाथरवा चट्ट ईट न ओसिकू एक मटली एक नानी तूटेली प्याली आपत्ति बीजु कशुज नहीं त्रन जना मलवाया આ બધું જોયું એટલે બહુ દુખી થઈ ગયા રા આવી પરિસ્થિતિ તમારી પાથરવાનું નહીં પહેરવાનું નહીં માણી તૂટેલી ફૂટેલી માટલી તૂટેલી ફૂટેલી પ્યાલી અને ચટાય અને ઈટનું અગવડતા નહીં આટલી ખુદાની બંદગી તમારી આ દારૂ દશા જોઈને અમને દુઃખ થાય છે રાબિયા જવાબ જોઈજ શીખવા જેવું જો ભાઈ શીખવા જેવું છે રાબિયા કે જો ભાઈ ખુદા સર્વ શક્તિમાન છે કે નહીમાન છે એને ખુદા બદલી શકે કે નહી બદલી શકે તમને તો ઢગલા કરી દે સંપત્તિના કરી શકે ને હા નથી કર્યું એ હકીકત છે કે નહી જવાબ જોજો તમે નથી કર્યું હકીકત છે કે નહી તો કે નથી કર્યું એ હકીકત છે એનો અર્થ એ શું છે કે મારી આ પરિસ્થિતિથી મારો ખુદા રાજી છે તો જેમાં ખુદા રાજી હોય એનાથી હું નારાજ કેમ થાવ ખુદા જેમાં રાજી હોય તો હું એનાથી નારાજ કેમ થાવ આ ભક્ત જવાબ છે ભક્ત વગર આવતું નથી મારો ભગવાન જેમાં મારો શ્રીજી જેમાં રાજી છે તેમાં હું નારાજ કેમ થાવ ये सर्वसमर्थ है बधुरी सके करते हकीकत है हकीकत ये, चे, ये राजी है राजी है तो आप नाराज के बहुत कठिन आटलू जीवन में पची जाए महान एकांतिक परम भक्त कह नहीं बापा <laughs> आप बोली भगवान इच्छा भगवान इच्छा बीजाने बीजाने कई लोस गये तकलीफ हो गुजरी गये हसे भाई शांति राखो भगवान इच्छा એટલે આ તો બધું શું છે બેસણા માં બોલવાની વાતો છે ભગવાન માથાકુટ થઈ જાય છે મારા પ્રભુ ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે બહુ સરસ સાજર ની આ તો ભજન દુનિયા ખોલવા જેવી વાત છે को हरी देत है, है, कपड़ा लकड़ी अरु आग समझा नहीं ते कोई आवा रखड़ता पेला मरी जाए मनसो भिखारी અને છેવટે આગ લગાડનારો કોઈ આવી જાય છે એને સળગાવીને એની ક્રિયા કરે છે કરે છે ને એના ઉપર ત્યાં સંત કવિ કીધું જુઓ તો ખરા કપડા લકડી અરું આગ આ જીવતા નર ચિંતા કરે ઉનકે કી બળી અભા મરેલા નહી ઠાકોરજી જો કપડા લકડી આગ દઈ દેતો હોય તો જીવતા નર ચિંતા કરે ઊનકી બળી અભા એના તો દુર્ભાગ્ય છે એના ભાગ ફૂટી ગયા કે આ જીવતો જે જતા એ ચિંતા કરે છે તું નામ તારણ સબે કાજ સારણ ધરો ધારણ નિવારણ કરેગા નું દૂધ માકુ ખબર હૈદા કુ સબર જો ભરેગા તેરા ઢુંડ સીના મીઠે દિલ કાકીના જી પેટ દિના વો આપે ભરેગા મુરાદમ કહે મુકદ્દર કે અંદર જિને ટાંક મારા સો ટારણ ટરેક મારા તારણ ધારણ એમાં વિશ્વાસ રાખો ધરો ઉસ્કા ધારણ નિવારણ કરેગા બધા ફેસલા કરી બધી સમસ્યા ઉકેલ કેવી મટી દાંત નું માતાના સ્તરમાં દૂધ આવે અને માતા ને જ આવે જણને કોઈ ને આવે ની પાછ અને સારું છે નહી તો તમે સભરાઈને કંઈક બેઠા આપણે વિટલાનંદ નામના બ્રાહ્મણ થયા હતા બાળક દૂધ વગર નાનું છોકરું મારે સમજાવવું કે મા કરે ધાવવા જોયે આત્માનંદ સામે કે તું ધવરાય ઐતિહાસિક ઘટના છે હું હે હે કરો છું તું ધવરાય અરે મહારાજ બાપજી હું જણ પુરુષ તને દૂધ ફૂટશે અને છોકરો જ્યાં સુધી ધાવતો ત્યાંથી વિઠ્ઠલ નામના બ્રાહ્મણ સ્તનમાં દૂધ પ્રકૃતિ બદલી નાખી પ્રકૃતિ બદલી નાખી જો વિશ્વમાં આ છેલ્લો ને પેલો આવો પ્રસંગ છે એને દૂધ આવ્યું પછી બાળક મોટો થયો ને પછી વિઠલાનંદ થઈ ગયો ઓહો મારા ગુરુ એ જીવાડ્યા બાળક બે જીવાડ્યા પછી બે ગુરુના ચરણમાં સમર્પિત થઈ ગયા દીક્ષા આપો તમારી સેવામાં રાખો બે ને સાધુ ક્યાં વિઠલ નું નામ વિઠલાનંદ બાળકનું નામ બાળાનંદ રાખ્યું અને સાધુ છે ખબર હે ખુદા જોવું આ મુરાદ મુસ્લિમ બોલે છો મુસ્લિમ બોલે શબ્દ તો જોવા છૂટ્યા પછી જે થવું થાય અત્યારે તો ખુમારી કરી જાય નહી તમે અર્ધો પોણો કલાક રાજા વાત એવી છે દાંતના ડોક્ટર હરકુકરી ફિટ કરતું હતું બધું પતિ જાઓ ઓલું બહાર જઈને બેઠો ડોક્ટર આમ કાચમાંથી જોઈ રાખે ઓલો હજી જાતો જ નથી બધું પતી ગયું દેવાઈ ગયું બધું થઈ ગયું પૂરું થઈ ગયું જતો કાં નથી અર્ધો કલાક થયો કલાક થયો પોણો કલાક થયો કલાક થયો દોઢ કલાક થયો પટાવાળા ને કીધું પેલા પૂછ ને એને બધું પતી ગયું છે ચોખું દઈ દીધું દાંતમાં જો સફેદ કળીઓ જેવા દાંત કડકડાવે છે બેઠો છે જાતો કાં નથી ને પટ્ટાવાળા જઈને પૂછ્યું કે સાહેબ તમને તો ચોખ્ઠું અપાઈ ગયું બધું થઈ ગયું ફિટ થઈ ગયું તો હવે તમે બેઠા છો શું જાઓ તો કે ભલા કે છે જેને દાંત દીધા ચાવવાનું દેહ સાંભળ્યું છે ડોક્ટરે ગમ ખાઈ ગયો પણ હોસ્યા એ જરૂર દઈએ કેમ ના દઈએ પ્લાસ્ટિક નું નકલી હોય માટી ના નથી આવતા સફરજન શો માટે પીડ્યા હોય એ લઈને દીધું આ લે દે તે પેલા ના આપ્યું નકલી દાંત તો નકલી સફર છે મારે છે કે નકલી દાંત આપનારો ડોક્ટર પર કંઈક આપે તો અસલી દાંત આપના વારો ઘરશ્યામ કેમ ના આપે નકલી દાંત આપનારો જો કઈક આપતો હોય તો અસલી દાંત આપવા વાળો કેમ ના આપે સાધુ મહાત્મા બેઠો બહુ ઐતિહાસિક બનેલી વાત બેઠેલો એમાં મહાત્મા એ વાત કરી ભગવાન નો વિશ્વાસ રાખો તો એ ભગવાન છે ને અંજળ પોષે માતા ને ઉદર માં એ જ ને નવ નવ મહિના પોષા કોને ઉધ્યમ મસ્તકે એને જ ચાલો આમ વિચાર કરીએ નાસ્તિકો ની કોઈ રીતે અવયવ જે રીતે હાટ જે રીતે બને ફેફસા જે રીતે બને આ નાકના બધા અંદર કેવી રીતે આમ હોલ રે છે આંતરડા કેવી રીતે આમ પોલા રે છે નહીં એકબીજામાં ચોંટી જાય તો આ પાપડ કેવી રીતે માલિમ મુલાયમ છે કેવી ખુલે છે આ જન્મ્યા પછી નહિ એક આમ ચોંટી ગયો શું કરવું કેવા અવયવો ઘડાય છે આપણે હા માની જવી પડે આના ઉપર કોઈ જો પીછી ન ચલાવતો હોય તો કોઈ રીતે સર્જન ન થાય અકલ ન હોય તો એનો વિશ્વાસ હોય ભગવાન અંજળ આપે છે પણ મુસલમાન બાળકને એમ થઈ ગયું કે ખરેખર સાચું બોલે છે રામ નામ લીએ તો એને ભગવાન રોટલો આપે છે કુઠીને સીધો જ બહાર જંગલ જેવું હતું એમાં જઈને એક મોટા વડલા ઉપર ચડી ગયું હવે જોઉં મને જો આયા રામ ખવડાવે તો હું રામ ભજન કરું નહીતર કાલ સવારે મારી મારી વેલા મહાત્મા છોડિયા કાઢી નાખું આવું નક્કી કરીને ચડી ગયું હવે એ મહાત્માને કઈ ખબર નહી કે રાતે આવું કોકતોક થઈ ગયું છે એ તો વાતું ભટકારી હોય ગયા રાતે અને હું પેલો જાડવે ચડી ગયો વડલા ભજન બેસી ગયો જો ભગવાન મને રોટલો અહીંયા ન ખવડાવે આ રાતમાં હું ભૂખ્યો જ છું દિવસ માં પૂછ્યો છે બિચારો ગરીબ બાળક હશે હવે હું રામ રામ કરું રામ રામ કરીશ પણ જોઉં ખવડાવે છે કેમ ન ખવડાવે ખવડાવે તો રામનું ભજન કરો આખી જિંદગી ન ખવડાવે તો મારી મેં માતાને તોડી નાખો અને આ બેઠો બેઠો રામ રામ કરે રાજ ભાંગતા ભાંગતા દસ અગિયાર જેવો સમય થઈ ગયો આ વિચાર કરે છે એ આમ થોડો ખવડાવે એમાં થયેલું શું દિવસે ત્યાંથી ત્રણ ચાર વાગે એક જાન નીકળેલી સામે આમ બે ત્રણ દૂર ગામડા ત્યાં પર વરરાજા ને બધા મુકામ કર્યો હવે ત્યાં હકીકતમાં શું છે કઈક થતું છે ગમે તે શું થયું વિરામ કર્યો ગમે તેમાં બોલે ગામ ગયા ત્યાં પછી વરરાજા ને વળગાડ જેવું લાગ્યું હવે અથવા તો કઈક બધું બહુ ફરસાણ ખાઈ ગયો ચક્રી જેવું થઈ ગયું એટલે પછી ગામના બધા ભેડા થઈ ગયા આને કઈક વળગાડ છે એટલે પૂછ્યું કોણ છ ચક્રી વાળા વડેથી આવ્યો ચક્રી ગામ ઓયલું ઉપર બેઠો છુ સાવ બનેલી વાત છે આ કોઈ દંતકથા નથી રાતે બાર સાડા બાર થાળીઓ ભરીને આવ્યા અને હેઠે મૂકી અને વૈયા ગયા એને ભૂત ને જાળવાનું જ હતું અને મૂકીને લાડુ મૂકીને થાળી ચોર નું કામ રખડવાનું તે રખડતા રખડતા એનો નિત્ય નો મુકામ ચક્રી વાળા વડે એને વિશ્રામ કરે તે એ આમ બતી કરી બેસવાઈ ગયા તો મોહન થાળ ભજીયાન આ બધું ગાંઠિયા ફરસાણ ને જોયું એ આ શું આપડે ભૂખ્યા છે ઝાપટી જાય એક છુપાઈ ગયો છે ચારે બાજુ બતી કરીને વડલા ઉપર કરી એક જણા દાડે લટકે નહીં આવું પરાય ને બે જણા ઉપર ચીડ્યા મારીને ગગલાઈ ઉતારી આવ્યા બે સામો આલે ખા જઈ એમ અમને કાઢે પાણી મારી નાખવા છે ને પેલા તું મરે ખબર પડે એક જણો મોં થા એક જણો ગાંઠિયા એક જણો વાળી પાણી પીવડાવે એક જણો ભજી ખવડાવે અને આ બેઠો બેઠો બંદાજ ખાય પણ મનમાં નક્કી થઈ ગયું રામ ખવડાવે છે ઝેરની અસર થાય છે કે નહીં એટલે ઓલા બેઠા કાંઈ બેઠો પંદર વીસ મિનિટ થઈ પૂછ્યું એટલે તને કશું થાય છે તો ગા શું થાય છે ઊંઘ આવે સવારે જઈને મહાત્માના પગમાં પડ્યો મહાત્માજી હું આપનો આપ મને દીક્ષા આપો આપની પાસે રાખી લો એ સાધુ દીક્ષા આપી અને એનું નામ પડ્યું દાસ મલુ તમે નામ સાંભળ્યું છે અને એને પહેલી સાખી જે લખી કવિતા ફૂટ્યું કે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કામ દાસ મલુકા બધો જ બધાને અમારો અને વાત એ સાચી અજગર કરે ને ચાકરી કોણ ત્યાં જ અજગર શું નોકરી કરે છે પંછી કઈ કામ કરે છે પંખીઓ દાસ મલુકા યુ કહે સબકો દાતા રામ બધા એને ખાવા આપે છે એની થાળી કેટલા ની આવી મોંઘી થાળી હોય કોઈને એને આપે છે જો દેડકાને ગારો ને હાથી ને ભારો ને આપે હજાર હાથ વાળો બધા આપે છે ભગવાન આપે છે એ વિશ્વાસ રહે છે તેને હા ગાંધીજી આશ્રમમાં કામ કરતા સાબરમતી એમાં ખાવાનું ખૂટી ગયું જમવાનું રસોડું કઈ રહ્યું નહીં રાત્રે બધા બાપુ કાલનું કશું છે નહીં એટલે ગાંધીજી કઈ વાંધો આપણે સવારે સૌ બધા સાથે આપણે મજૂરી કરવા જતા રહીશું અને એમાંથી જે આવે એમાંથી આપડે આશ્રમમાં ભોજન બનાવશું નક્કી કરી નાખો છુઈ જાઓ સવારે ઉઠ્યા કઈ હતું જ નહીં હવે સવારે બધાને મજૂરી જવા માટે તૈયાર થાય છે ઓ આય બનેલી વાત છે તૈયાર થાય છે બધા પોતપોતાની રીતે આપણે મજૂરી બજાર મજૂર બજાર હોય ને ત્યાં ઉભા રહી જાવ જે આવે લાવીને પછી આશ્રમમાં આપણે રસોડું કરશું બાકી છે શું કરી આશ્રમનું કામ બંધ રાખો મજૂરીએ જવા માટે તૈયારી એમાં બહાર એક ગાડી આવીને ઉભી રહી એક માણસ આવ્યો ગાંધીજીને પગે લાગ્યો ને એમના હાથમાં એમને એક કવર આપ્યું કવર ગાંધીજી ખોલ્યું કસ્તુરચંદ શેઠે તેર લાખ ચેક મોકલ્યો नौकर नौकर शेर उठा तर करें तो कई कर। दान कर तो दान कर बाबू तमने मोकलिया विश्वास बस मार प्रभु <coughs> ये प्रारंभ ये बीजे कसु मानते ना પણ પછી કીધું છે સરસ યલ્લભ છે ની જે કર્મોપાતમ ભાગ્યમાં માનતા હોય તો હશે ભાગ્યમાં એમ કરી નાખો સંતોષ રાખો ભગવાનમાં માનો છો હરિ ઇચ્છા સંતોષમાંલ્લભ છે ની જે કર્મોપાતમ વિતમ તેનુ થઈ છે એ બહુ સરસ છે પણ કેવું પડે હશે એ અલગ વસ્તુ છે અને ચિત્તમાં સંતોષ થઈ જાય એ અલગ વસ્તુ છે હવે આ વાત લેવી કેમ મને જરા પછી આમ કોરું થવા બહુ મજાની વાત છે પણ હવે મન લાગે નહી ચાલે વાત બરાબર ને પછી આગલું છે ને લઈશું પછી પણ બહુ સરસય જલ્લસે કર્મો પાતમ વિત્તમ તેને વિનોદય ચિત્તમ જે મળે એમાં પ્રસન્ન રહે અને ચિત્તને પરમ શાંત રહે આનંદિત રહે પણ એ વાતો આવતી વખતે સજાનંદ સ્વામી મહારાજ